આવો આવો મારા વાલકુડામાં બેઠા બેઠા દર્શ અને મિથિલ વાર્તા સાંભળે છે આવો આવો દર્શ મિથિલ આ તમારી આંખો તો ખુબ સુંદર છે ભાઈ સાંભળો ત્યારે આજે હું તમને બધાનું નામ છે કુકડી કહે છે શું કહે છે સાંભળો તો ખરા એક વખત આ વાત છે ગામ ખેતર હતું ખેતરમાં કોયલ રૂપો અને મણી ખેતરમાં શાકભાજી વાવે અને પશુ પક્ષીઓને સંભાળે રોજ સવારે કુકડો સૂરજ ઉગતાની સાથે જ ઉઠે कुक, कुक, मणि पोत गाय चारो नीरे पी दूपो शाक सरखा कर મણીબેન તો કુકડીના ઈંડા તપાસ અને રોજ તેમાંથી એકાદ ઈંડ સર એક ઇંડુ મૂકે તેમ કરતા કરતા જયારે પાંચ છ જેટલા ઈંડા ભેગા થાય ત્યાર પછી જેને સેવવા માંડે હવે મણી રોજ ઈંડ લઈ લે એટલે કુકડીને કેમે કરી ને ઈંડા ભેગા ન થાય બધી વાત નિરાશ થયેલી કુકડીએ કુકડા ને જણાવી નાખી ઈંડા ઘાસ ને નીચે સંતાડવા માંડ્યા હોય નિયત સંખ્યામાં એક અમુક સંખ્યામાં ઈંડા ભેગા થયા એટલે ખુકડી તો રાજીની રેડ થઈ ગઈ નવા ઈંડા ગાભલા જેવા પીલા પોતાની નાની નાની ચાંચ વડે ઈંડા તોડી તોડી બહાર આવ્યા ખુકડો અને ખુકડી તો પીલા ને જોઈને ખૂબ બચ્ચાને જોઈને અને પીલા પણ ભાઈ ભારે ચપળમાં તેમની મા તો તેમને શું ખાવું શું ના ખાવું તે બતાવવા લાગી ચકલી કે કાગડાની જેમ કુકડીને કઈ બચ્ચાની ચાચમાં ચાણ મૂકવાની ટેવ નથી હોતી ધીરે ધીરે ધીરે પીલા મોટા થયા વાડીમાં દોડા દોડી કરવા લાગ્યા ક્યારેક રાત ભર ચોકી કરીને દિવસે ઊંઘતા કૂતરાને જગાડી દેતા ક્યારેક ખિસકોલી જોડે સંતા કુકડી રમતા ક્યારેક ગાય ની જોડે ફરતા તમારી જેમ સુતા પહેલા તમારી જેમ માં સાથે વાતો પણ કરતા એક વાર રાતે તેમની વાડીમાં રહેતા બીજા પંખીઓની વાત માંડી ચાલો આપણે પણ સાંભળીએ જમીન પર ખાડો કરી ને તેમાં માળો બનાવી ને ઈંડા મૂક્યા છે આ ઉપરાંત આપેલી તળાવડી પાસે જમીન ઉપર બતકડીએ પણ માળો બાંધો છે પોતાના ઈસીઓ કેટલાક પંખીઓ એટલે કે ટીટોળી ઢેલ બતક અંશ અને સુરખાબ જમીન ઉપર માળા બાંધે જ્યારે કેટલાક પંખી સુગ્રી ચકલી બીજાના માળામાં સરકાવી દે કોયલો ક્યારેય માળો બાંધે નહી બચ્ચું થોડું મોટું થાય એમ ટવકા કરી ને પોતાના બચ્ચાને બોલાવી લે એવી ચાલાક હોય કોયલ બચ્ચા કે માં કોયલ માળો ના બનાવે તો તે ક્યાં રહે છે માં કે पंखियो रात पड़े गटा मा, के कोई जगा मा बखोल मा जरे जन्मे चालता शीखे पीने मू का हम बातचीत नो दौर चाल बीजा एक बच्चा पूछू ગુલાબી રંગ ધરાવતું ખુબ સુંદર ઊંચું પક્ષી તે દૂરના ઠંડા ઠંડા પ્રદેશમાં વસે છે શિયાળામાં ત્યાંની ઠંડી થી બચવા અહીમાન થઈને આવે ભાઈ ઘણું કરીને એ તો રાત્રે શિકારી અને બીજા થી બચવા સમૂહ આવે તે સમૂહ આવેલી સવારે ક્યારેક સાંજે આકાશમાં સુંદર હાર બંધ ભાત બનાવીને ઉડતા પણ નજરે પડે હોઈલ દૂર થી તે કઈ એંધાણીય આવતા હશે કહો જોઈએ લીધે ઈંડુ પાણી થી સુરક્ષિત રહે ભાઈ પીલા માને કે માં તેઓ આટલા દૂર થી કેમ અહીંડા મૂકવા આવે માં કે હુંફાળા પગમાં જોર આવે એટલે હજારો માઇલ ઉડી અને એમના મા બાપ જોડે પોતાના વતનના ગામમાં પાછા જાય પછી બીજા શિયાળે ફરીથી અહીંયા આજે આપણી પાસે भता आँखो बच्चा आँखों घेरावा लगी तो कुछ मां सु, मा विचार लगी काले रात बच्चा ने कोयल कर कुकड़ी बच्चा ने, कुकड़ी तीन चलो मजाता कही भाई हम आलावाला जाओ सपना सुर्खा बसेल गीत गायसू આવજો